જય સ્વામીનારાયણ મા કુર ધન જન યો વન ગર હરાતિ નિમલ સર્વ માયા માયા અખિલ બ્રમપદ પ્રશ વિદિવાજ ગોવિંદ ગોવિંદ ભજ ગોવિંદોવિંદોવિંદ ભજ મૂઢમતી मा कुरु धन जन यौवन गर्व हराति निमेशात काल सर्व अखिलं अखिलंभित ब्रह्म पदं त्वं तव विदित्वा शंकराचार्य जी कहे छे, के धन नो संबंधियों यौवन नो गर्व न करो कारण के काल नी एक थपाट पड़े अथवा तो समय पर वर्तन थाय समय बदलाय तो बधु छन थी जैसे कारण के बधु मयामयतरामणू चे, चे। अनित्य है नाश्वंत दुखरूपट ब्रह्म पदम तोम प्रवेश्वा ब्रह्मपद ભગવાન ભગવાનનું ધામ મૂર્તિ નામ સ્મરણ ભજન સત્સંગ એનો મહિમા સમજીને એમાં પ્રવેશ કર એને માર્ગે ચાલ એમાં મન લગાય અદભુત અમૃત વચનો છે પીએ ને પચાવે તો જીવ સુખી થઈ જાય પણ આપણે કથાવાર્તાનું શું કરીએ છીએ પીતા નથી શરીરે ચોપડીએ છીએ ટાઢું લાગે બળ મળે ને ભોજન હોય જળ હોય ખાવા પીવાની દરેક ચીજ શરીર ઉપર ચોપડીએ શું થાય પીએ ને પચાવે તો પેલી બાબત એ છે के धन ना गर्व न करो घे कहू आगला प्रवचनों में आ विषय यो छे के फरी कई कई कहू मन थे कारण के आ त्रण है मोटा रोग है धनना स्वजनना यौवनना धन ना दननो योग सारो पोग नहीं सारा રોગ શું છે ગર્વ થાય એ રોગ છે એટલે ભલામણ છે આમ તો તમને બધાય ને બે પૈસા મળે સુખી થાવો તો અહંકાર કરવો નહીં પૈસાનો આ જામફળી હોય ચીકુડી હોય આંબા હોય એ બધા વૃક્ષો છે ફળ આવે એટલે નીચા નમે એમ કઈ મળે તો નમ્રતા આવે એ વધારે સફળ કહેવાય સાર્થક કહેવાય સુખરૂપ કહેવાય નહીતર દુઃખી થાય એક જેવો બિચારો સામાન્ય પરિસ્થિતિ સસરા પક્ષ સારો મળી ગયો કન્યાના કર્યાવરમાં ઘણું આવ્યું કન્યાએ પણ બધું લાવીએ ઘણું બાપને ઘેરેથી બાપાએ આપ્યું ઘણું આપવું જોઈએ દીકરીને આપે એટલે ઓછું પણ દીકરી છે ને કોઈના કાંઠાની ઓયલા કાંઠા ને એટલે તમે સમજો તો સમજાઈ જાય એમ કોઈ રીતે મેળ ન પડે જે ન્યાય રહી ઓયલા કાંઠા આ આ કાંઠે ઓલી ઓયલી કાંઠે એમ એટલે વાત વાત માં બિચારા ઓઈલો તો ગરીબ ગાય જેવો કારણ કે આપડે જૂના જમાના એવું હતું રોટલી કરે ત્યારે પેલી રોટલી ગાય માટે બનાવતા હવે ગાયો તો કઈ મળે ને ફ્લેટમાં ફ્લેટ એટલે ફ્લેટ આંગણું નહી કશું નહીં કઈ નહીટ માં ફ્લેટ મળેલી આ ખાય ઓફિસે જવું એટલે એટલે બિચારો ગાય જેવો જ થાય અને આ છેલી રોટલી આપડે કૂતરા માટે થતી તો એ પછી છોકરાઓને જમાડી પછી ઘર ખાય એના સ્વભાવ એનામાં આવે વચ્ચેની રોટલી માણસ માટે હોય એટલે છોકરાઓને સ્કૂલે જવું હોય એ માણસમાં કઈક હોય આ બિચારો ગરીબ ગાય જેવો પેલી છે ને અહંકાર સતત કઈ વાત આ સ્કૂટરો મારા બાપને ઘેરથી લાવી તમારી પાસે કશું હતું સાંભળ્યા વગર છૂટક્યો નહીં જો આ ફ્રીજ મારા બાપનું જ લાવી આ જો આ જુલા આ સોફા હતું તમારે મારા બાપને ત્યાંથી લાય આ મારા બાપને ત્યાંથી લાય આ આ જો આ તમે બે જોડી કપડાં પહેર્યા એ જો મારા બાપને ત્યાંથી આ ઘરેણા આ બધું જો તમારા કાંડે ઘડિયાળ આ મોબાઈલ આપો બાર હજાર મારા બાપ આ લાય એમ બાપાએ આપ્યું હશે બધું પણ વાત વાત માં આ અહંકાર તો પછી એ ગમે તે માણસ ને પછી તો હલાવી જ નાખે ને હવે ન કરવું નારાયણ ને રાતે ચોર પીડ્યા ને ઓલી ઘરવાળી જાગી ગઈ એટલે આને હલાવીને જાગો ચોર આવ્યા છે તો કે મારું જ છે ને તારા બાપનું છે એને જગાવ એને જગાડે તારે જે કરવું એ કર્યું હું તો ઈચ્છું કે ચોર બધું જ સાફ કરીને લઈ જાય અને પછી મારી પાસે જે છે એમાં તને ફાવે તહે નહીં તું તારે પિયર જા હવે હું થાકી ગયો છું અહંકાર આવું કરે માણસ સંબંધો વગાડે ભાવ વગાડે પરસ્પર સુહરતા મટાડી તમારે બે મિત્રો હોય એમાં કોઈ બહુ અહંકારી હોય પછી ફાવશે નહીં તો કે આમ બધું સારું છે બધું સારું પણ ફાંકો બહુ એટલે ફાવે નહી સમજો પણ જેની પાસે ઘણું બધું હોય છતાં સાવ આપણી જે વાત થઈને રહેતા હોય તેની મજા બહુ આવે જરાય કળાવા નો દે પૈસો છે એમ તો ગમે બહુ બધા તો માણસ ને ગમે ગમે જ સવાલ જ નથી એક જણા મને આ ચર્ચાઓ ચાલે છે ને એટલે મેળો તો મને મને કે આ તમે વાત કરો છો ને એવા અનુભવ થાય ખરા હોય તો જ લીખ્યું ને શનતોય તો કે મારા મોટા ભાઈ છે ને એ બે પૈસા ટૂંકી સુખી છે અને અમે થોડા ગરીબે નહી પેલોય નહીં પણ અમારી મધ્યમ સ્થિતિ એના ઓહો અમારા મોટા ભાઈ ગાડી બંગલા બધું પણ અહંકાર બહુ તમે કયો છો ને એવું જ છે અમે કઈ પણ વસ્તુ લઈએ એટલે તરત એવું એવું એવું એવું બોલે ને એવું એવું ઝેર જેવું લાગે આપણને પણ હવે ને મોટા કઈ બોલાય નહી આપણે બોલીએ તો આપણને વ્યવહાર બગડે એને જ કઈ હોય નહીં બાઇક લીધું તો કે શું લીધું બાઈક જૂનું લીધું હોય છે ના બાપા નવું છે પિસ્તાલીસ હજાર દીધા જ લઈ શકો ફોર વ્હીલર તો હજી તમારે પોસાય નહી આ બોલવાની શું જરૂર હોય એક નંબર નો બુડથલ કેવાય હજી તો તમને પોસાય નઈ ને તો પોસાવાની વાત મોટાભાઈ તો પછી ની વાત છે ભગવાન દે ત્યારે પોસાય પણ હવે અમારે જરૂરત આટલી છે અમારે ક્યાં દોડા દોડી કરવી છે મારે આટલું જ છે બધા આમાં તો બધું આવી ગયું મારે આ એ તો પછી ઠીક છે મન આવીએ બાકી કોને ગાડીના શોખ ન થાય હવે આપણે ક્યાંય બારગામ જવાનું આખો પરિવાર હોય તો આપડે બારજામ હા જાય જાય શેમાં જાઓ છો એ શું પૂછવાની જરૂર હોય તો અમે એસટી માં વ્યા જાય ને એમાં જ પોસાય તમારે બીજું પોસાય ને આવા એને દાખલા દીધા આવી મેં સહન કરું તો કે સહન તો આપણે તો કરીએ જ સામે જ થોડા પેલા એને એવો આંતરડાનો રોગ થયો તે પથારી પડી ગયા ધંધો બધો એના ઉપર ધંધો થઈ ગયો ચોપટ દવા માં ખર્ચામાં કોણ નિદાન જ નું છે કાંઈ એક છે ને એક ડોક્ટર હતો તેના કોઈ પણ દર્દી ને તપાસ પછી પ્રિસ્ક્રિપ્શન લખી આપે દવાનું એના ખૂણા ઉપર રોગ હોય લખી નાખે દર્દીઓને ખબર ના પડે એટલે મેલેરિયા હોય તો મે લખે ટાઈફોઈડ હોય ને તો ટા લખે કફ હોય ને તો ક લખે એટલે ઓલ હોય એના પછી ધીરે ધીરે અભ્યાસ ખબર પડી ગઈ કે આ શું સાજના એટલે દવા છે એમ એટલે એ જાણ ભેધું થઈ ગયેલું પણ એમાં એક એક દર્દી તપાસ્યા પછી બધી દવા તો લખી પણ એના ઉપર રાજા લખ્યું નવો રોગ છે ડોક્ટર સાહેબ ને કે સાહેબ આ સમજાણું નહીં આ કયો રોગ છે બાકી બધા સમજાય જાય નેટ આ આ તે ભાઈ આ રાજા કયો રોગ છે તો કે ગમે એટલા રિપોર્ટ કઢાવીએ ગમે એટલું કરીએ છતાં રોગ કળાય જ નહીં એટલે પછી રામ જાણે શું કરવું પછી લખી દઈએ દવા કે બધું જે થવાનું એ બધું રામ જાણે છે વારે એટલે આવું ઘણું હોય પણ એ તો આપણને ખબર પડે નહી એટલે દર્દીઓને એવા બધા તપાસ કરાય ને દર્દી દવા કરાવી કરાવી સાથ થઈ ગયું સામે અત્યારે અમારા કરતા ખરાબ પરિસ્થિતિ એની છે તે હવે અમારી પાસે હાથ લાંબો કરવો પડેલો ઠેકાણ પાડી દીધા ઠાકોરજી હા તે વાત સાચી છે ભગવાન સ્વામિનારાયણે વચરામૃતમાં પણ કીધું છે કે અહમ અટ રહેતો હોય તો ભગવાન તો ગર્વ ગંજન છે એના અહંકાર ભગવાન સારી પેઠે નાશ કરે છે રાજા એ પંડિતજી કથા કરતા ને પછી એને એક પ્રશ્ન પૂછ્યો ક્યાં ભગવાન ક્યાં રિયે છે આ તમે કથા કરી રાખો છો રિયે છે ક્યાં અને એનું મોઢું કઈ બાજુ છે અને શું કરે છે આખો દિવસ હવે અવળા થઈ ગયા પણ કે જવાબ તો કઈ સરખો દઈ શક્યા નહીં આમ કેમ ઇન્ડિકેટ કરવું ભગવાન અહીં રહ્યા છે ત્યારે ભગવાનનું મોઢું કઈ બાજુ છે હવે તો કેમ કેવું ત્યારે ભગવાન શું કરે છે શું ખબર પડે આપણને શું કરે છે એટલે મુંજાઈ ગયા અને રાજાને આ બધે આજીવિકા હોય ને રાજા વાજાને વાંદર જવાબ ના દે તો જેલમાં નાખી ગુંજાવા માંડ્યા ભટજી ઓગળવા માંડી ને એમ આમ કઈ નહીં નાના પણ હવે અમે તમારા દીકરા હતા કઈક તકલીફ હોય તો પછી બઉ કહ્યું કીધું આવું થયું છું આ તો આવો સીધો જવાબ છે મને લઈ જાઓ હું જવાબ આપી દઉં અરે તું ભાંગરો વાટી નાખ મને તને બે નાખી દીએ અહીં રીય તારી એકલી માં નાના કઈ ન થાય આવવા દયો બાપુજીની સાથે એટલે રાજા એ કીધું શું લે તમારો પ્રશ્ન જવાબ દેવા આવ્યો આ છોકરો હા મને એમ થયું કે સામાન્ય પ્રશ્નો માટે મારે શું નકામ બોલવું એટલે છોકરો જવાબ દેશે છોકરો કે પૂછો મહારાજા તો કે ભગવાન ક્યાં રિયે છે તો કે મહારાજ આ બધા પ્રશ્નો પૂછવા હોય ને તો તમારે જાણવું છે ને તો ઊંચી આસ ને તમારે ના બેસાય જ્ઞાન લેવું છે તમારું હા એ વાત સાચી તો તમે નીચે બેસો અને મને ત્યાં તમે પ્રશ્ન ઉત્તર થાય ત્યાં સુધી ઉપર બેસવા દો રાજસિંહ પ્રશ્ન નો ઉત્તર થાય નોકારી હા દૂધ લાવો એક ગ્લાસ દૂધ આવ્યું મહારાજા આમાં માખણ હોય કે નહીં ઘી હોય કે નહીં તો હોય ને આમાં ક્યાં હોય આમાં ક્યાં હોય અરે આના અણુ અણુમાં હોય એ મહારાજા ભગવાન અણુ અણુમાં હોય અણુ અણુમાં ભગવાન અણુ અણુમાં છે આમ બધે ક્યાં નથી વાહ ક્યા વઢિયા વાત સુનાઈ મહારાજ પૂછીએ દુસરા સવાલ આપ્યા ક્યાં હે ભગવાન કા મુહ કિસ તરફ છે અચ્છા ચપરાસિંહજી એક દીપક લાવ્યો દીવો લાવ્યા ઘીનો સરસ મજાનો દીવો જલાયો મહારાજા આનું મોઢું કઈ બાજુ છે કયો અરે આનું ચારે બાજુ ભગવાન સર્વત્ર મુખ છે એક બાજુ નથી જ્યાં જીવો ચારે બાજુ એ તો સહસ ચારે બાજુ છે વારે વાર હવે બતાવો ભગવાન આખો દી કરે છે શું એનો ધંધો શું બિઝનેસ શું મહારાજ સમજાણું નહીં ના સમજાય છે રંક ને રાજા કરે છે રાજા ને રંગ કરે છે આ ભગવાન નો ધંધો છે બસ રાત દિવસ આજ કરે છે મહારાજ અહંકાર આવે એઠે ફેંકી દે અને દાસ થઈ જાય ઉપર ચડાવી દે ઠાકોરજી આજ ધંધો છે વા વાહ મહારાજ આ તો સારું છે હું નીચે ઉતરી જાઉં છું સિંહાસન ઉપર હુકમ કરું સેના તૂટી પડે તમારા તો સિંહાસન ને અમલ થાય હા નહી અત્યારે રાજા રંગ થઈ જાય અને રંગ રાજા થઈ જાય આ છે એટલે અહંકાર ને સારી પેટે ભગવાન નાશ કરે છે તમને એક ઐતિહાસિક ઘટના આવું તો ઘણું બધું બનતું હોય છે એક જયારે ફાઉન્ટેન પેન બોલ પેન એમાં ફાઉન્ટેન એટલે નીબ વાળી ટાંક વાળી પેન શાહી કોઠીમાં ભરવાની પછી ટાંક થી ચાલે શોધાય ત્યારે એની જે ફેક્ટરી નાખી જે માણસે એ વેચાણ થતું લોકો નવું નવું લે પણ પ્રોબ્લેમ એ ઘણા થાય ને નવું નવું હોય અત્યારે કોઈ એવી લે તો એમાં છીકીન છીકીન કરી હતી ચાલે ને એવું બધું તો એ વખતે તો ઘણું બધું થતું છે એટલે લોકો લઈ જાય પણ પાછા પ્રોબ્લેમ થાય એટલે પાછા ત્યાં જ આવે એટલે હવે રોજ કેટલાય આવે પછી વાય જવાબે જ દેવા પડે કોઈનું આ કરવું તે કરવું તેમાં એનો જે ક્લાર્ક હતો ને એ બહુ ભલો માણસ હતો એટલે ગ્રાહકને બિચારાને પૈસા પડી જાય મોંઘી વસ્તુ અને સંતોષ થાય ને સંતોષ થવા માં કારણ શું કે કરે શું ખોટવાયા પછી અથવા હાલે નહીં તો હવે નવું નવું સંશોધન બીજું શું જાણકારી હોય એટલે ક્લાર્કને બહુ દયા ગ્રાહકના પાંચ પૈસા આમ જાય ને એનું મોઢું પહેલું થઈ જાય તો બિચારાને દયા એટલે શેરા પછી કોઈ આમ હોય ને એટલે એટલે કે તમે છે ને આ મુકતા જાઓ હું રિપેર ગમે તે હું તમને સંતોષ થાય એવો બઉ પૈસા વાળા હોય તો ફેંકીને લખવાનો શોખ હોય બહુ મોટું હોય ને કામ એટલે આ બિચારો લઈ લે રાજી મથે ખોલે હરખું થાય એટલું કરે કોઈની સલાહ લે આમ કરે તેમ કરે અને ચાલતું થઈ જાય એવું કરીને પછી ઓલા આપ બહુ રાજી થઈ જાય ત્યાં રોજ આવું આવું કરવા માંડ્યું એટલે ઓલા ઓનર માલિક હતો ને પેનનો એને ઇન્સલ્ટ જેવું લાગ્યું કે આ મારું વચમાંથી આ શું કેમ માથા ગુટ કરવી જોઈએ નિર્ણય અમે કરીએ ગ્રાહકોને એને ફોસલા શું જરૂર છે આ પોતે ઇમેજ કમાય છે એમ સહાનુભૂતિ સેજે થાય લોકો આવે તો આગા પાછો થાય આને ઝોપી જાય એટલે ઓઇલાને એમ લાગ્યું કે આ મને ઠેસ પહોંચે છે એટલે એક દિવસ એમ તતડાવી નાખ્યો કે તમે બધા આ પેન લઈ લઈને શું આ બધું શું માંડ્યું છે આવો બધો શોખ હોય તો પોતાની ફેક્ટરી નાખી આ ના ચાલે અને ઓઇલાને લાગ્યું તો સાહેબ આ તમારો ધંધો પોતાની ફેક્ટરી નાખશું અહંકાર જુઓ ઓડા આને ચોટ મારી જરૂર નથી પોતાની ફેક્ટરી નાખી દે તો સાહેબ પોતાની ફેક્ટરી નાખશું એમાં શું તમને હું તો કઈ ખરાબ કરતો નતો તમારું સારું કરતો હતો તમને એવું અહંકારમાં આટલું બધું ખોટું લાગ્યું પ્રણામ કરી નીકળી ગયું એ માણસ આ રિપેર કરી કરી જાણકાર થઈ ગયો હતો એમણે ફેક્ટરી નાખી પેનની ફાઉન્ટેન પેનની એવી સરસ એને મોડલ બનાવી અને બજારમાં મૂકી એ પેન નામ પોતાના નામ ઉપરથી નાખ્યું અને આજે આખી દુનિયામાં એ પોતાનું રાજ ચલાવે છે એ પેનનું નામ પારકર પેન એ માણસનું નામ પારકર આજે તમે જો મોંઘી મોંઘી કેટલી પારકર પેન ઓલી કંપની ક્યાં ઉડી ગઈ એ કોઈ જાણતું નથી એટલે જો કોઈ ટણી કરવા જાય તો લોસ જાય વિનમ્રતા બહુ મોટો ફાયદો છે એટલે અહંકાર તો રાજા રાવણનું નથી એમ લોકમાં કહેવાય છે ને વાત તો સાચી જ છે નથી રહેતી અને આપણે વાત જોઈને કે દુર્લભ રામને ધન નો હતો તો એ ઉતારો ઠાકોરજીએ આ ત્રણ વસ્તુ શંકરાચાર્ય બતાવી છે ઘણા એનું નિરૂપણિક કહ્યું છે બજાર છે ભાવન જન ના પિંગળસિંહ બાપુ રાજ કવિ જે સરસ લખ્યું છે મદનાકર મન મે મિથ્યા ધન મે જોર બદન મેં જો મે સુખ હૈન ચપન મેં ચપલા જન મે ચપલા ધન મે છન છન મેં તજવેર વતન મેં દ્વેષ ધરન મેં નાહક ઇન મેં ચિત ચેત સયાના ફિર નહીં આના જગમે આ કર આ થિર મરી જા ના ત્રણેય વસ્તુ વણી લીધી મદના કરિથ્યા ધન મે જોર બદન મે જો બનમે સુખ હૈ ને સફન મેં જીવન જનમે આ એક શબ્દ છટકી જાય તો છટકી જાય ત્યારે એ છટકી જ જાય મદ નાકર મન મેં મિથ્યા ધન મેં જોર બદન મેં જો બન મેં જો બધા શબ્દો વીણી લીધા સુખ હૈ ને સપન મેં જીવન જન્મે આ લોકોમાં માણસોમાં સ્વજનોમાં સુખ હૈ ને સપન સ્વપ્નમાં ચપલા ધન મે આ ધન છે ચપલ છે આ કરતું હોય જાય ચપલા ધન મે છંદ છન મેજ વૈર વતન મે દ્વેષ ધરન મે નાહક ઇન મેં તરસાના હવે આના માટે તરસ રાખવી મરી પડું નાહક ઇન મેં તરસાના ચિત્તચેત સયાના બહુ ડાયો છો કવિ કે સયાનો માણસ સમજુ છો ચિત ચેત સયાના ફીર નહીં આના જગમે આ કર આ ખર ભાઈ જગમે આ કર આ ખેર મરી જવાનું છે આ તો પછી આટલું છોડી દો ને મદદ ના કર મન મે મિથ્યા કરુલ બ્રાહ્મને મદ થયો ठाकुर जी उतारियों ठाकुर जी कृपा एक मृदु कृपा कई होय नहीं हो आपे आपे साचवे आ मृदु कृपा मद मत चढ़ जाए तो कठोर कृपा करे आ दुर्लभ राम पर कठोर कृपा करे। છોકરો હોય તમારે તો એને તમે કૃપા કરો તો રાજી થઈને બાઇક લઈ આપો ગાડી લઈ આપો એને જે જોઈએ હરવા ફરવાનું બધું આપો તમે મૃદુ કૃપા છે ને વહાલ ભરેલી છે એમ કે કૃપા દ્રષ્ટિ છે પણ એ છોકરો કાંઈ ઠીક ન કરતો તમે એની એક નાનકડી થપાટ મારો એ કઠોર કૃપા છે વેર નથી પણ કૃપા જ છે એને થપાટ મારો છો કારણ કે ખબર પડી જાય સીધે રસ્તે આવે એક જણો મહેમાન ગતિ આવેલો મહેમાન થયેલો યજમાન પરિવાર હતો ને સામાન્ય સ્થિતિ ધંધો સુખ ભાઈ ફળિયામાં બે ત્રણ ભાઈઓ એનો પરિવાર અને ધંધો બીજાનો એક જ બધાનો ફળિયામાં એક સરગવાનું ઝાડ એ સરગવાની શીંગો વેચે ને એમાં જે આવે ખાય પીને મજા ખાય બીજું કઈ કરે જ નહીં હવે આ મહેમાન અહીંયા આવ્યા તો એમણે બધું જોયું વિચાર કર્યો કે આ આખો પરિવાર લઠ જેવા છે અને મારા કઈ કરતા નથી ને એક સરગવાન જાળવું છે એનાથી નિભાવ થાય છે બરાબર પણ બીજું છે શું આમાં કાલે સવાલ છોકરા મોટા થાય એના એના છોકરા એનો બધા એમ બધા હરગવાજ વેચવાના કઈ કરવું જોઈએ ને કઈ મહેમાન બોલો નહીં કઈ બધું જાણી લીધું રાત્રે વેલા ઘસ ઘસાડ હોય ગયા શિયાળાનું ટાણ હોય ગોદડા ઠંક એમ જોઈ ગયા એની પાસે સર એ રાતો રાત વંડી ઠેકીને સવારે ઓલા જાય ગયા ખાટલા મેહમાન નહીં પણ ફળિયામાં સરગવાય નહી સરગવાન જાડ નહી સરવાન જોયું છે ને મોટી શિંગવા આવ્યા કહે સરગવો શું હોય સરગવો બઉ બઉ સરસ છે સરગો પણ હવે ઘણા લોકોને સરગો શાક બનાવતા નથી આવડતું શું કરીએ તો અમૃત જેવું શાક થાય ડાંઠા ચાવી જાય એવું થાય આવડે તો ઘણા હરગવાન સિંઘો લઈ આવે પાકી ગયેલી પાકી ગયેલી હા એટલે એને ડોબાઈ ન ખાય ઘણા પણ બઉ એવું બધું છેલ્લે જાય પાંચ છ વાગે શાક માર્કેટમાં જાયું લઈ આવે હવે સોસાયટી છે ને એમાં પરિવાર હતો બદલી થઈ ગઈ સારું થયું ભગવાન એને સુખી રાખે પણ દિવાળીના આગલા દિવસો દિવાળી દિવસ નવ વર્ષ કોઈ બી ફટાકડા ન ફોડે અને બીજને દાડે પછી જે વધ્યા હોય ને એ લઈ આવે અને ફોડે અને હું જો એ કહેતા ખરા ગણતરી વાળા છે ડિસ્કાઉન્ટમાં હાવ આવી જાય ને કાઢી નાખવું હોય ને સ્ટોલ નાખીને બેટ લઈ જાય લઈ જાવ એ લઈ આવ્યા બોલો મફત લઈ આવશે ફોડ સ્વાદ આવતો એટલે ફોડવા હોય તો દિવાળી મારવો જોઈએ પણ એના છોકરા એના છે ને વિરોધ નહીં કરતા હોય નહી તો બાપુજી બદલી નાખવા જોઈએ પણ કઈ આવું ચાલે આવું ચાલે કઈ એટલે સરગવાનું ઝાડ ને એટલે બહુ દુઃખી થયા અને ભાઈ એમને કાગળ લખ્યો ફફડાવીને પછી ન લખવા જેવું લખ્યું તમે આવા છો ક્રૂરશોર અમારો શું કર્યું કેટલું બધું છો પીડ્યું કઈ જવાબ દીધો નહીં પણ સરગવાનું ઝાડ પડી ગયો કરે શું ખાવા માટે બહાર નીકળવું જ પડ્યું મજૂરી મીડા જવા મજૂરી જાય તો મજૂરી સારામાં સારી પચી રૂપિયા એ જમાનામાં મેળા ઘરમાં આવવા પચી રૂપિયા જાય ક્યાં સમૃદ્ધિ છોલકાવવા મળી વાહન સગવડતા હા તે કાદલા ગોશિકા બધું બધું બધું બધું ગયું અને એક વર્ષ પછી મહેમાન આવ્યા ત્યારે જમવામાં તમે શીરો શીરો પૂરી ભજીયા હા ત્યાં જમા આપ્યો પેલા સમજી ગયો કેમ આટલો ભાવ દેખાડો તો સાચી વાત છે હા શું બસ હા જો આ સરવાન ઝાડ કાપ્યું ન હોત તો આ ન હોત એટલે તમને ત્યારે બહુ દુઃખ થયું એ મારી કઠોર કૃપા હતી એમ ઠાકોરજી આપણને સુધારવા ક્યારેક કઠોર કૃપા કરે આપણો આધાર લયો જતો એવો આપણને લાગે પણ ઠાકોરજી વિચારે છે કે અહીંયા ચોંટી રહેશે એટલે કઠોર કૃપા કરે છે અહંકાર ઓગાળી નમ્ર થવાનું ઔષધ ટીકડી ટેબ્લેટ સિરપ ઇન્જેકશન જે કયો એ આ છે અને જીવ છે જે નમ્ર થાય પણ એ ઠાકોરજીને કઠોર કૃપા કરી અને આપણને નમ્રતાની અસર લેવી એના કરતા આવે ત્યારે પેલેથી જ નમ્ર રહીએ અને એનો મધ ન ચડે તો એ વધારે સારું છે એટલે મધ ના કર જન મે હવે શંકરાચાર્યજી કહે છે કે તું સ્વજનો જનનો આ સંબંધીઓનો કોઈનો પરિચય થયો એવાનો એનો બહુ ગર્વ ન કરતી પત્ની પુત્ર આ તે બધા બધા એમ આવી ગયા શિષ્યો સાધુઓને જે થયો એનો ગર્વ ન કરવા વાત સાચી છે ભાઈ એટલા માટે આમાં સંબંધો તોડી નાખવાની વાત નથી બહુ શાંતિથી સમજીને વિચારવાનું આપણે શાસ્ત્રોને અને સંતોને ડાયરેક્ટ રીતે સાચી ટ્રેક થી રિયલ ટ્રેક થી સમજતા નથી એટલે એમાં ઘણા સાધુઓ એવા હોય છે કે જે વધારે તોડફોડ કરતા હોય બધું મૂકી ગયું બધું માયા છે માયા ને છોડો ને આ મૂકો એમ કહે એટલે માયા છોડો અને આ મૂકો એટલે કોઈ બહુ સરસ કીધું છે કે ઘણા લોકો નથી ખાવું નથી ખાવું નથી ખાવું એમ કરતા કરતા જમવા બેસી જાય પછી એટલું બધું જમે છે કોઈની પાછળ વધવા દેતા નથી અને ઘણા લોકો નથી પરણવું નથી પરણવું નથી પરણવું એમ કરતા કરતા પરણી જાય છે પછી એવા પાવરધા થઈ જાય છે કે કેટલાય પરિણામ જશે એમ કેટલાય સાધુ એવા હોય છે નથી જોતું નથી જોતું નથી જોતું એમ કરતા કરતા એટલું ભેળું કરે છે કે ગ્રહસ્થોની વાંકે વધવા નથી દેતા આવું થાય છે પણ એ જે હોય તે બેલેન્સ ની વાત છે સંબંધો તોડી નાખવાની વાત નથી પણ એની મર્યાદા સમજવાની છે તમારે ગમે તેવા આપણા સંબંધીઓ હોય શક્તિશાળી હોય બધી રીતે પણ એની એક મર્યાદા છે આપણને ક્યાં સુધી મદદ કરે ચાલો આપણે બીમાર થયા સંબંધીઓ ગમે તેવા હેતા હોય આજુબાજુ બેઠા પાણી ભાઈ હાથ ફેરવાય એ મોટી વાત છે ના નથી પણ અંદર જે પીડા છે રોગ છે એને સેવક હતો પણ એવો વપારદાર નોકર ઘરમાં પછી નિવૃત્તિ હોય બિચારા રાજ તરફથી બધી સગવડતા આપેલી એને સરસ મકાનો મકાન વ્યવસ્થા એ તો આપવી જોઈએ પંચમ જ્યોર્જ ઇંગ્લેન્ડમાં બ્રિટનમાં એટલે શું સવાલ પણ પછી એકદમ મરણ પથારી આવી ગયું એટલે પંચમ જ્યોર્જને ખ્યાલ આવ્યો કે હવે હોય શકે પોતે મળવા આવ્યા ખાનદાન લોકો સંભારે સાંભળ જોવામાં ઘણું એમ જેટલું તમે સમજો એવો મજાનો પ્રસંગ છે અને ઐતિહાસિક છે પંચમ જ્યોર્જ આવ્યા બેઠા ખુરશી નાખી દીધી પંચમ જ્યોર્જ એ વખતે જેનો રાજમાં સૂર્ય અસ્ત નતો થતો ભૂમંડળ ઉપર અસ્ત થતો નોકર ને કીધું તારી કઈ ઈચ્છા હોય તો કઈ દે તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ રાજા મારી ઈચ્છા પૂરી કરશો તો હા તને લાગે છે કે હું ન કરી શકું મારાથી શું ના થાય મહારાજ તમારાથી બધું થતું છે હા હા કેમ ના થાય મહારાજ મને એક દિવસ વધારે આયુષ્ય આપો મારે એક દિવસ વધારે જીવવું છે પંચમ જોર જોઈ રહ્યું એવું ના કરી શકું બસ મહારાજ આજ મારા અંતિમ દિવસો છે ત્યારે મને વિચાર આવે છે કે મેં એક સમ્રાટ ની સેવા કરી પણ મારે આજે જરૂર છે એક દિવસ પણ મને આપી શકતો નથી એના કરતા અમે પરમાત્માની ખુદાની ગોડ જો બંદગી કરી હોત તો આજે મારે કશી કમી ના હોત આજે તમે મારી પડખે બેઠા છો છતાં તમે મને કોઈ મદદ કરી શકતા નથી પણ મેં જો પરમ કૃપાળું પરમાત્માની એવી રીતે સેવા હોત તો મને આજ કોઈ ખાલી ન હોત કેટલો મોટો બોધ છે કરવાનું છે કર્તવ્ય ની ના નથી પણ સાથે આ ભૂલવાનું નથી સંબંધીઓની સાથે સંબંધ રાખવાનો છે હેત રાખવાનો છે ઘરમાં ઘરમાં બધા ને પછી બહુ વૈરાગ ચડી જાય પછી છોકરાઓને હવે માયા છે તો લઈ આવવું શું કેમ પેલા હવે હવે તું કે બધી માયા છે તો પેલા ન સમજણ કે આ બધી માયા છે પેલા થી સમજવું ને એક બેન ચાલ્યા જતા હતા તેમાં અચાનક અવકાશમાં ખબર ત્યાં જઈ જાયજો એટલે બેન એકદમ ઉભા રહી ગઈ ત્યાં તો ગલી માંથી સડાક એક ટ્રક નીકળી હડફેટે મરી જત એટલે બચી ગઈ ભાઈ આ કે ઓહો હો આ અવકાશી આકાશવાણી મને બચાવી લીધી એ હાલ્યા જતા વળી પાછું ખબર ના ત્યાં જ ઉભા રહી જાય આમો મોટો પથ્થર ક્યાંક થી પીડ્યો આમ જ પીડ્યો બેન બચી ગયા એટલે આ ગજબ છે એટલે બેને પૂછ્યું કે ભાઈ તું વારે વારે બચાવનાર તું કોણ છે તો કે હું તમારો વેલ તમારો હિતે છું અરે મુવા તઈ અત્યારે આવ્યો પણ મારા લગ્ન ગોઠવાતા તો તઈ ક્યાંય ગયો હતો એટલે સંબંધીઓ જે છે એની સાથે કોઈ અણબનાવ કરવાનો નથી એને તરછોડવાના નથી જે છે એથી સાચવવાના છે પણ મમતા અને સમતાની વાત છે આ બસ એક વસ્તુ યાદ રાખવાની છે અને એમાં બહુ થોડીક ઝીણી વાત છે યાદ રહી તો સમજવા જાય સાધના કરવી બહુ અઘરી વાત છે પેલા મમતા બંધાઈ ગઈ ને તો સમતા આવવી બહુ તકલીફ પછી સમતા ના આવે પણ જો પેલા સમતા સધાઈ ગઈ તો પછી મમતા જરાય અસર કરશે આની છે નરસિંહ મહેતા ને પેલા થી ક્ષમતા સધાઈ ગઈ દીકરા આવે તો ભલે જાય તો ભલે રેતો પરણેય ભલે ભલે કશું નહીં કારણ કે પેલા ક્ષમતા આવી ગઈ છે આ બધું ગણિત છે સંસાર સાચવાના ઘણા લોકો હું તમને એક એ કહું ત્યારે કહેશું આગળ આવશે વાત મને અહીંયા આવ્યું છે કઈ દઈ બીજી વાર કહેશું એમાં ક્યાં ગમે તે વાર કે ક્યાં કોઈ યાદ રાખવાનું છે છોકરાઓ હોય તમારી એકને જ ન હોય બધા હોય બધાને એટલે તમારે એમ પણ બહુ ચિંતા ન કરી બહુ ચિંતા ન કરી કે જેમાં ભજન ભૂલાઈ જાય કલ્યાણ બગડી જાય હલવાઈ જાય દેશી ભાષામાં કહીએ તો બહુ ચિંતા ન કરી કારણ કે એનું કઈક લઈને આવ્યા હોય હે બાપા આપણું કર્તવ્ય કરવું ગીતા કર્મ કર્તવ્ય કર્મ છે એ તું કરો શું થાય તમે એટલા સાચવા રસ્તામાંથી અપહરણ કરી વીઓ તમે કરો શું આપણું કઈ હાલે આ તો ભગવાન બચાવે છે બધું ચાલે છે આપણા દેશ તો બધું ખુલ્લું છે આ તો ઘરે આવે તે ગંગ નાયા જેવું છે હે એવું જ છે આમે છોકરાને ભગવાન બચાવે જેનો મારે હું તમે મોટા થયા છે હેઠળ પડી ગયો જોઈએ કયો તમે ક્યાં છોકરાને પૂછડું પકડીને ફરી રહેવાના છો એ કેટલા ગોથા ખાતો ગમે એટલો પડતો હોય ગડથોલિયા પડી જતો હોય છે તમે જુઓ બચી જાય છે ને બચી જાય છે એ એકલો એક રમતું હોય કાંઈ ને જીવ જંતુ નીકળ્યું આ કર્યું તે કર્યું પણ ભગવાન બચાવે રાખે છે એનો છે આપણે કર્તવ્ય પ્રમાણે કરીએ પણ અતિશય ચિંતા એ યોગ્ય નથી એ દુખી થવાના ધંધા છે પણ એ કઈ કીધે છૂટી જાય મમતા પેલા બંધાઈ ગઈ છે એટલે સમતા આવે નહીં આપડે ઘણા એની વાત કરીએ ને પણ એ કે વાત જગ્યાએ મૂકી દે એમાં સુખ નથી તો કે વાત સાચી છે સ્વામી પણ અહીંથી નીકળતું નથી એવું થાય એ એટલું સમજાવો અહીંથી નીકળતું નથી ન નીકળે આઉટ ઓફ કંટ્રોલ જ હોય છે એટલે સ્વજનો છે એની સાથે બગાડવાનું નથી પણ એક મર્યાદા સમજી રાખવાની છે કે ભાઈ આ ક્યાં સુધી કામ આવે પંચમ જોર્જ એના માટે બધું પણ એક મર્યાદા છે ને બસ મર્યાદાથી આગળ બીજું આપણને શું કરી શકે એ એ શાસ્ત્ર કે છે એટલે એનો અહીંયા ગર્વ સમજો બહુ ટીપિકલ અર્થ આવી જાય છે એ સમજવાનો એમાં જ મજા છે ગર્વ એટલે અહીંયા અહંકાર નહીં હું ફલાણોનો છું એ છે પણ એ બહુ એનો અર્થ નોમિનલ છે કે હું ફલાણોનો છું આમ છે તેમ છો એ બધું બહુ મહત્વનું નથી ગર્વ એટલે શું એનો જ ફાંકો પણ કેવી રીતનો ગુમાન એનું બળ લો ને દેશી ભાષા એનું બળ રે એની હુંફ પણ ભગવાન બળ નહીં ભગવાનની હૂંફ નહીં એ પાસે બેઠા હોય વાંધો એમ ન થાય ઠાકોરજી છે ને પછી મારે શું લેવાય આ બેઠો હોય તો નહીં બેઠો હોય કે ન બેઠો એના શું થવાનું આ છે ને એ બળ આવવું એ શાસ્ત્ર અને સંતો આપણને કહે છે તમે એટલે નિષ્કુળાનંદ સામે આખી હરિબળ ગીતા લખી ભગવાન સ્વામિનારાયણ પ્રભુ એને જે સૌ નિષ્ઠા કે છે ભગવાન નું બળ રાખો આનું બળ ન રાખો રાખો વ્યવહાર રાખો ને મમતા ચિંતા નહીં ઘણા લોકો ટાઢે બેઠે અમારા દીકરો ડોક્ટર છે એક વકીલ છે એક ફેલો છે વેપારી છે એટલે અમારે કોઈ ક્ષેત્રમાં તકલીફ નહીં તે હું તમારે કોર્ટમાં જવું છે તમારે માંદા જ પીઢે રાખું છે એ હોય તો શું કરે થાય એટલું બધું કરે જ છે પણ એનું બળ ના રાખવું અરે ત્યાં સુધી કે ડોક્ટર સાહેબ આવી ગયા સાચા ભક્ત એમ નથી થવું જોઈએ નાડી આપીને જ બેઠા છે એ જ બેઠા છે આવ્યા છે જોઈ ગયો બરાબર નબદિયા બેદ ક્યા જાને નબદિયા બેદ ક્યા જાને એની બીમારી હવે વૈદ નાળી માં કેમ પકડવાનો છે એટલે આ હરિબળ રાખવું એમ ભાવ તમે તો ભાઈ મારા કરતા જાણકાર છો બધું જાણો છો આ તો દયા કરી સાંભળો છો પણ પ્રસંગને આમ જો તમે મારા તમારે આત્મસાત કરી લઈએ તો જાગી જવાય એવી વાત છે પ્રસંગો તો એનાય જ હું કહીશ નવા નથી પણ ચોટ લાગી જાય એ જ કામ હોય છે મહાભારતથી કોણ અપરિચિત હોય કદાચ હોય આજની પેઢી કોઈ મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે પાંડવ કૌરો સગા ભાઈઓ કાકા બાપાના બધા લડવા માટે તૈયાર થઈ ગયા આ વીસિ નિષ્ફળ ગઈ પછી દ્વારિકામાં દુર્યોધન ઉપડ્યો મદદ માટે ત્યારે ભગવાન તો પડ્યા હતા વાત જાણીતી મરમાં મજાના હા એટલે મહારાજ ના મહેલમાં જઈને માથા પાસે ખુરશી પડ્યો છે ત્યાં જઈને બેસી ગયો એ જાગે એટલે વાત કરું કે હું મદદ માટે આવ્યો છે યુદ્ધ થાય છે તો તમે સહાયમાં જે થાય તે કરો કારણ કે બે અધિકારી માગવાના ભગવાન કૃષ્ણ પાસે હવે એ બેઠો છે રાહ જોઈને ત્યાં અર્જુન આવ્યો અર્જુનજી આવ્યા એટલે એમણે જોયું સૂતા છે પ્રભુ એ ચરણ પાસે બેઠા જોયું અર્જુન તરત ચરણ પાસે ભલે દુર્યોધન નહી ચરણ પાસે ના બેસવું જોઈએ પણ ભમરાળા ને ભક્તિ જ નહી જરા હાવ કોડો મધુ કોડો હાવ હાવ્યો ત્યારથી જ ખબર પડી જાય માથે કોણ પડવાનો છે અને દાસ કોણ છે પણ જો મજાની વાત એ ચરણ બેઠા અને બે રાહ છે ભગવાન તો દાસ થશે એના ઉપર ભગવાન ની નજર પડશે દાસના દાસ થઈને જે રહેશે વળી સતસંગમાં ભક્તિ તેની ભલે માનીશ વળી રાચીશ તેના રંગ છે જે દાસ ઉપર નજર પડે અમે સારો સેવક હોય તો સૌ પેલા યાદ યાદ કરે ને તમારે બાર જવાનું હોય સારામાં જે બઉ દાસ એને લઈ લો અર્જુન તું આવ્યો હા પ્રભુ કઈ કામકાજ હોય કે જો ત્યારે બોલું કે પ્રભુ હું પણ લ્યો તમે પણ આવ્યા છો હા બોલો शू आया छू माज महाभारत युद्ध है मदद सारे आदत करनी कौटुंबिक रीते फरज आए, बे, बे आए करी, करी फर अले एक बाजू मारा नारायणी सेना है भगवानी सेना नारायणी सेना अस्त्र शस्त्र वेल इक्विप्ड ये मारी नारायण सेना है એક બાજુ એક બાજુ હું પણ હું કોઈ હથિયાર નહીં લઉં હવે આ બે માંથી જે લેવું હોય એ પસંદગી કરવાની છે એક બાજુ નારાયણ છે એક બાજુ હું કોઈ હથિયાર નહીં લઉં અડી સજ નહીં આ પ્રતિજ્ઞા અર્જુન માગી લે અને મહારાજ પેલા હું આવ્યો છું એટલે પેલા મારે માગવાનું છે ભગવાન કે જો તમે પેલા આવ્યા છો પણ મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે એટલે પેલા અધિકાર એનો જ છે માગવાનો અને દુર્યોધન થઈ ગયું આ ભૂલ થઈ ગઈ આ માગી લે તો પછી મારી પાછળ શું બચે મહારાજ પણ ના વિવેક નામાં એ જ છે કે એ મારી નજર પેલા પડી એટલે હું એને પેલા માગવાનું આપું છું અર્જુન માગી લો તમે દુર્યોધન ને પરસ્યો વળે એને મનમાં નક્કી જોતું મારા નારાયણ સેના માંગવી છે ઘણા ના ભગવાન નડતો લાગતો હોય છે નારાયણ સેના અને સેના જ માગે ને યુદ્ધ કરવું છે ને હું જ માગે ને એટલે અર્જુન આ ન માગી લે આ ન માગેલી એમાં અર્જુને કીધું મહારાજ માગી લઉં તો કામ માગો મહારાજ મારે નારાયણી સેના નથી જોઈતી મારે આપ બસ છો દુર્યોધન પ્રસન્ન થઈ ગયો કે હશ મારે જોઈતું મળી ગયું ભગવાન મંદ મન હસ્યા દુર્યોધનની સામે જોઈ તને સંતોષ થઈ ગયો હા બસ મહારાજ તારે એ જ જોઈતું હતું એ જ જોઈતું હતું ચાલ મારી નારાયણી સેના તમને આપી અને અર્જુન હજી વિચાર કરી લેવો કારણ કે જો હથિયાર નથી લેવાનો हथियार नहीं लेवा तो कि महाराज जराय हथियार न ले कोई जरूर नहीं मारे आप जुए आदान जीती जवाये आ को आ जिंदगी में आ पसंदगी करे कि मार भगवान जुए थे અને નારાયણી સેના એકદ બીજું શું છે આ પૈસો છે સ્ત્રી છે છોકરા છે સંબંધો છે સંપત્તિ છે પદ છે પ્રતિષ્ઠા આ સંસારમાં જે કંઈ બધું ફેલાયેલું છે એ બધી નારાયણી સેના છે આપણી સામે મૂક્યું હોય એક બાજુ આ બધું છે કરોડો રૂપિયા બંગલા મોટર ગાડી પદ પ્રતિષ્ઠા બધા આ રાજા મહારાજાની સમૃદ્ધિ એક બાજુ એ છે અને એક બાજુ આ ફૂલ હુંગતા ભગવાન બેઠા હોય બે કયો જોઈએ તો કે મારે ન્યા આવું જ છે પણ પેલા આ જોઈ આપણે બધા દુર્યોધનના ભાઈ છીએ એ ટાણે એમ થાય કે ના અમારે કશું જ જોતું નથી અમારે ભગવાન જોયે છે પ્રભુ તમે જ જોઈએ છે બસ અને દુર્યોધન ખુશ થઈને એટલી દુર્યોધનમાં આ એમાં એટલે આપણે સમજવાનું આપણામાં એટલી અક્કલ નથી એમ દુર્યોધનમાં એટલી અક્કલ નથી સૈન્ય કોનું હતું ભગવાન શ્રી કૃષ્ણનું એની સામે જ રહેવાના હતા ને શ્રી કૃષ્ણ કર્યો હોત તો તરત ખબર પડી જાય જેનો માલિક જ્યાં સામે બેઠો છે અને કૃષ્ણને ઓળખે છે ઇશારો કરે તો બાણ નો મારે હે હવે એનું શૈ એની સામે લડે કોઈ દી અને તોય મૂર્ખો માગીને બેઠો જો બાપા હોય ને તો માગ્યા અર્જુને માગ્યું તો બહુ સારું થાય જગ્યા અને બધું હારી ગયા છે તો ખરું ને હવે આપણને પૂછ્યું નહિ ફોન કર્યો તો આપડે જવાબ દઈ દે ના ઘણી મોટા માણસો બહુ મોટી ભૂલો કરતા હોય છે એટલે સૈન્ય માગી લીધું હવે તમે જુઓ એ મહાભારતના યુદ્ધમાં અને મંડાણ થયા એક બાજુ અગિયાર અક્ષોહિણી છે આ રીતે દુર્યોધને ભેળું કર્યું અને સાત અક્ષ ને કેટલો ફાંસલો ચાર અક્ષોહિણી એટલે અમુક લાખોની સંખ્યામાં એટલું અર્જુન સાતનું પેલા એની પાસે અગિયાર અક્ષોહિણી છે સમજો ને લાખ તો આની પાસે સાત લાખ એની પાસે અગિયાર લાખ સઈને અને પાછા પાંડવ એટલે પૌરવ પાસે એટલે દુર્યોધન પાસે કેવા મહારથીઓ સામે ભીષ્મ દાદા એક એક તમે જોજો ટૂંકમાં કહીશ પણ મજા આવી વાત ભીષ્મ દાદા એને એવું વરદાન છે એના બાપ નું કે પોતે ઈચ્છે તો જ મરે આને કેમ હરાવો એને કૃષ્ણ મારી ના શકે અર્જુન ના મારી શકે કોઈ મારી ના શકે મહાદેવ છે વગર મેળ પડે કોઈ દિવસ જો અર્જુન જો આ પસંદગીમાં ભૂલ કરી હોય ને તો જીત જ નહીં એટલે મરે જ નહીં મારે નથી મરવું શું કરું ભાવું જ નથી સાફ કરીને શું કરો હજી બેઠા હોત દયા કરીને દિલ્હી એમ દાદી એમને રોકીને બેઠા હોતી પણ મરે જ નહી તો જ મરે આ કેવું કેવાય કેવાય વિચાર કરીએ તો માણસને કંપકંપ આવી જાય કે આની સામે લડવું કેમ એ પેલા જ કહી દે કે આપડે કઈ સમાધાન કરી નાખો ઈચ્છે તો એક એક જોજો બે ત્રણ જ વાત કરી બાકી બહુ લાંબુ છે મહાભારત તો સવાર સુધી આલે અને પછી આ એટલે મહાભારત થાય ખરું ભીષ્મ દાદા એકસો ને પચીસ એક કે વાળ કાળો નહોતો આંખના પાપીનો છે ને એમાં વાળ ધોળા થઈ ગયા પણ મહાભારતમાં ઉતરાતા ત્યારે આમ પટકો બાંધી અને ઉતરાતા ઓપચાઢળી જતા એકસો પચીસ વર્ષ પણ આમ બાંધી ઉતર્યા અને હાથમાં ધનુષ્ય આખો રથ અસ્ત્ર શસ્ત્રો પીર્યો અને ભીષ્મ મારે લઈ લઈને મારે ભારત વર્ષનો એક નંબર નો યુદ્ધ એનું યુદ્ધ જોવા માટે દેવતાઓ આવશમાં છેટા રહી જોવે બોલતી હોય તમારે હા ભયંકર બોથાર દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય એને એવી શક્તિ કોઈ હથિયાર બાણ ફેંકવાના અને કોઈ બાણ ફેંકવાના જ નહીં એના હાથમાં ઉભારી બ્રહ્માંડમાં કોઈ મારી ન શકે આવું એને વરદા ખાલી એમ પકડી ઉભા તમે વિચાર કરો એની સામે લડવાનું સોલો ડોહો કઈ કરે નહીં કોઈ બાણ નહીં કઈ નહીં એકલો ઉભો રે બસ ગમે તેવા બ્રહ્માસ્ત્ર નારાયણાસ્ત્ર વાયવ્યસ્ત્ર અમોઘાસ્ત્ર ગમે તેવા મોહનાસ્ત્ર પાવકાસ્ત્ર વાયવ્યસ્ત્ર ગમે તેવા અસ્ત્રો આવે ચક્કર મારે દ્રોણાચાર્ય પ્રદિકિણા કરી ની આજે એની પાસે દિવ્ય શક્તિ હતી હવે આને મારવો કેમ અને કૃષ્ણ ભગવાન કંઈક કરી શકે એ હેઠા મૂકી એટલે હેઠા મૂકાવવા પડ્યા ને કે અસ્વસ્થામાં ઉપર બહુ પ્રેમ અસ્વસ્થામાં એ જાણતા આપણે આગળ વાત કરી હતી છતાંય અસ્વસ્થામાં એટલે પ્રાણ પ્યારો ખોટી પછી અફવા ભગવાન શ્રીકૃષ્ણ ફેલાવવી પડે આ બધા એ ચોપડી વાંચે મળે અને કોઈને સૂજે નહીં કારણ કેમ મારવું કેમ મારવા આખી કથા છે તમે ચકમા થઈ જાવ આ તો આપણા દેશના મૂલ્યો ભૂલી ગયા છે આપણે અને ઈટર ને પીટર ને ફેલાન એ જેક્સન ફેલાન એના કથાઓ શું ને તમારે કરે છે ગીંગોળાવ તમે જોવો કથા એટલે પછી અસ્વસ્થામાં હતા નાખ્યો તાત્કાલિક નામ પાડે વિધિવત કરે બધું અને પછી ભીમે એક જ મારી બાધે હાથી નેઠો નાખી દીધો અને પછી અસુ ભીમ તો રાડે રાડ કાળો કકડાપ કરી એને માઇક્રોફોન ની જરૂર ના પડે અસ્વસ્થાસ્વસ્થામાં એ કોઈ દી છઠ્ઠીમાં સાચું નથી રોયો હા એને ભણાવ્યો છે મને ખબર હોય હા જવાબ નો આવડત મારી ગાઠી પકડી લેતો કે તમારે છે આવું પૂછાય જ કેમ હા એટલે આને આ કોઈ દીધું સાચું બોલે જ નહીં ધર્મરાજ યુધિષ્ઠિર બોલે કોઈ દિવસ અસત્ય બોલતા નથી એ જો બોલે અસ્વસ્થામાં હતા તો જ હું માનું તો જ પાછું પ્રતિજ્ઞા એની મારા અસ્વસ્થામાં જો કઈ થાય તો હું શસ્ત્ર મૂકી દઉં આ બધાની એક એક ની પાછળ એક એક રીઝન એ બધા રીઝન કાળિયા ઠાકર જાણે બાકી બધું બધું એકદમ સિક્રેટ કે આ જો હથિયાર હેઠું હેઠળ મૂક્યા ભેડો પાડી દેવાનો એ બધા તૈયાર રાખો એ પાછું પાછું કોને આથી મોત છે એ બધું જાણે એટલે ઓળખ ધૃષણ અત્યારે તૈયાર રાખેલું તને તૈયાર રાખજે અને આમ કૌલ હું કરી ત્યારે પછી કોઈ કોઈ તને ગમે એટલા આરડા આવે કે અત્યારે નિઃશસ્ત્ર છે યુદ્ધના નિયમો છે કોઈને શસ્ત્ર નો મરાયેલી કોઈને સાંભળતો જ નહીં તું નહીં મરી ગયા તમે કોઈ બચવાના નથી હા મોકો આપીશ પણ ઓલા વિશ્વાસુ કેવા ભગવાને કીધું પૂરું કૃષ્ણ નહીં લોહી રે મહાભારત પેલા પૂરું કરી નાખી બહુ આ બધા પેલા જ ન થાય દક્ષિણ નીચે ના પછી હથિયાર મૂક્યા એમ મળ્યા કરણ્યો ઓ હો એની કોઈ મારી ન શકો એ સહસ્ર કવચી હતું સહસો સહસ્ર હજાર એક હજાર કવચ એના શરીર ઉપર હવે એ એક કવચ કોણ તોડી શકે તો કે જે એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરે પછી એની સામે લડવા આવે ને એક વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે એક હજાર વર્ષ સાધના કરવાના બ્રહ્મચર્ય પાળી અને પછી એક વર્ષ સુધી લડવાનું ત્યારે એક કવચ તૂટે એવા એક હજાર કવચના શરીર ઉપર ઈ સહસ્ર કવચી રાખશે એ આ નરનારાયણ એટલે થયા એની સામે પછી નરનારાયણનો હેતુ જુદો છે પણ એની આજે ભટકાણો પછી તપ કરવાનું શરૂ એમાં જ થયું નર તપ કરવા બેસે એક હજાર વર્ષ તપ કરે એક વર્ષ સુધી લડે એક કવચ તોડે અને નારાયણ ઉભા થાય નારાયણ એક કવત તોડે એક હજાર લડે કે આનું એક હાજર પૂરું થાય એમ અદલા બદલી તપ કરે તોડે એમ નવસો નવાનું એક રહી ગયું અને ઓલો ભાગ્યો હવે તો મોત આવ્યું એટલે ભાગ્ય રેવા બે જણા પાછળ દોડ્યા અથવા તો જે લડવાનો સમય એ દોડ્યા પાછળ એટલે સૂર્ય રથમાં ગરી ગયો મળો કેવો પાવર થયો ઓલે ના પાડે મારે નથી વજન હાલતો આ ગતિ ધીમી મળવા તું કોણ છો પૂછા ખાતા વગર ચડી જ ગયો મહારાજ હું તમારું શરણાગત છું શરણાગત બોલ્યો નારાયણ કોણ છો મને બચાવ હું તમારો શરણાગત છું શરણાગત થઈ ગયો છે પ્રભુ તમે મૂકી દો સારું મારો રથ ગયો હેઠો ઉતરે હેઠો ઉતરે મારી ફાડે એટલે હેઠો જ ઉતરે નઈ એમાં પછી ઓલા દુર્વાસા પાંચ મંત્રો આપ્યા હતા કુંતા છ મંત્રો જે આપ્યા હતા એમાં સૂર્યનું આહવાન કુમારા માટે કર્ણ કરવચ સાથે આવ્યો હવે એક વર્ષ કોણ લડે એટલે ભગવાને સૂર્ય દીકરો અર્જુન ઇન્દ્ર દીકરો અને ઇન્દ્ર ચઢાયો અને ગુપ્ત આપી દીધું બધું કે આમ છે એટલે તમે છે ને એ ગંગા સ્નાન કરતો હોય ત્યારે જે માગે ને આપી દે છે એ વખતે તમે પોચજો અને ભિક્ષાદેહી કરજો માગજો કવચ આપી દે મહારાજ પણ હા હા એમ જ કરવું પડે પણ હું ત્રિલોકાધિપતિ હું તો દાન આપું આમાં આ લેવું પડશે અને ભિક્ષુક છે આ બ્રાહ્મણ ભિક્ષુક અને ઓ કર્ણ સ્નાન કરતો હતો ને ગંગાજી માંથી અને એમાંથી આવીને જેવો બહાર નીકળ્યા એટલે ઇન્દ્ર મહારાજ હતા ને વૃદ્ધ બ્રાહ્મણો એ હાલી ચાલ્યો મહારાજ અરે ભૂદેવ માગી લો આપશો હા આપશો સ્વસ્તી હસ્તુ સ્વસ્તી હસ્તુ ફરશો ને કર્ણ બોલ્યો ના ફરી મહારાજ આપના કવચને કુંડળ આપી દે હ આ બ્રાહ્મણ નથી પણ ઇન્દ્ર છો ઓળખી ગયો આ પુત્ર મોહ માં તમે આવ્યા છો અર્જુનને બચાવવા માટે જ પણ મહારાજ એકવાર વચન બોલ્યા પછી કર્ણ ફરતો નથી લઈ લો કવચ હાથેથી ચીરીને આપી દીધા લઈ જાઓ આજ મને ગૌરવ મળ્યું છે કર્ણ કે ત્રિલોકાધિપતિ ઇન્દ્ર મહારાજ આજ મારે દ્વારા ભિક્ષુપ્ત થઈને આવ્યા છે આપી દીધા કવચ કુંડલ બોલો ઇન્દ્ર ને પરશો ઓળી એટલે રાજી પણ થઈ ગયા પછી ઇન્દ્ર રાજી એવા થયા ને રેવાય ને અમુક શક્તિ બાણ ખેંચી નાખ્યું પણ કેવું જેને મારવું એને સંકલ્પ કર આમ મૂકી દેવાનું એનું માથું કાપી મારી પાસે સ્વર્ગ લોક માં આવી જશે કરણે અર્જુન માટે મૂકી દીધું વાત પૂરી ભગવાન જાગી ગયા નાસ્તો કર્યા પછી હુતા રાખ્યું અમુક અર્જુન મૂકી દીધું મહાભારત માં એને જ મારું એ મારી નાખેલ પછી થાય છું અને પછી ઘટોચ કચ્છ માય આવીને બોલાવ્યો છે અને એ આવ્યો છે અને ઘટોચ પછી હા હાકાર મચાવવા માં ત્યારે ભગવાને પ્રેરણા કરી પછી દુર્યોધન ની પાછળ પીડ્યા કર્ણ ને એને બોલાવો અને અમુક શક્તિ મૂકી દો કરણ કે હું ના મૂકું નહીં રાજ પૂરું થઈ જાય ઓનો ખાવા જ મેળ્યોને ટાંકી મોઢામાં જ ઘાલી દે પેકડો ને ટાંકી મોઢામાં ખા જ જાય બધું અને નો ફાવે ને ઘા કરે ક્યાંય પત્તો જ લાગે માથા ટીપા પડે જેટલા ટીપા પડે એટલા રાક્ષસ પેદા થાય અને એ જન્મા પેલા ભૂચ્યા ખાઉં ખાઉં કરતા જે આવ્યું ખાયું ખાય સાફ જ મીડા કરે હા હા ખા ઓને હાથી ને ઘોડા ઉભી પૂછડીએ જાય ભાઈ ગયા કોઈ હામો ઉભોરી તો ને અને ભગવાન કૃષ્ણ જેમ ભાઈ થોઈ જાવ અને પછી એને અમુક શક્તિ લઈને મારે જવા દીધું અને ઘટો કર આ જીતા કોઈ દિવસ અને એવી રીતે આ બધા એક એક એવા તત્વો હતાભારત ની યુદ્ધ મંડાણ ઉછળે નાગજામ ઉડે પછી ફેલાના રક્ત દળ રથિદર બાપડા હાથી અશ્વ ડૂબે પવન ઘોર જપાટે કેળ વન ધર પડે એમ પૃથ્થુસર કઈક ઢુંડ પડ્યા ને સામસામા ભીડે વીર સંગ્રામ માં ચોઈ દોષ બાંધ જાણે મેઘ મારે હા હું મહાભારત પણ મડાણું તો વાત મૂકી ગયો પણ એ વાત પાર કેવું ઉતર્યા અર્જુન ઉતર્યા ને આ સંસારનું આપણું પણ મહાભારત છે એમાં ભગવાનનો આશ્રય હોય તો જ પાર ઉતરાય બાકી પાર ઉતરાય સવાલ નથી એટલે સંબંધીઓ એક બીજી વાત જાણી દ્રૌપદી કેમ ભૂલાય એક પ્રસંગ અર્જુન યાદ રહી જાય કોઈ કામ થઈ જાય જિંદગીમાં કે બીજા કોઈ બળ રાખવા જેવા નથી એક ભગવાન બળ રાખવા જેવું છે બહુ મોટો મેસેજ આ છે આ કથાઓ કઈ કઈ ભલે અંદર હાસ્ય રસ આવે છે બધું આવે છે પણ ગંભીર રસ એ છે કે ભગવાનના આશ્રય સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી કોઈ બળ કામ ના આવે અને દ્રૌપદીના કથા તો કેવી છે જયારે જૂટું રમાણું ચોપાટ રમાણી ને એમાં જ્યુધિષિ મહારાજ હારી જ્ઞાન દ્રૌપદીને મૂકી દીધી તમે જોવો મતી જાય ત્યારે ક્યાં જાય અને પછી દ્રૌપદી એ વખતે રજસ્વ લા એક સાડી ભર ત્યારે હતા અને પછી એને દુશાસન ને દુર્યોધન મોકલ્યો કે જાઓ પકડીને લઈ આવો રાજસભા ઓહોહો અને ઢસડીને લાને રજસ્વ ચોટલો જાલીને એક વખત ની મહારાણી કે જેના વાળને ઉચકનારી કેટલી દાસીઓ હોય આજ એના જ ભાઈઓ પરિવાર અને રાજસભા પાછ તમે જુઓ આજનું વાતાવરણ આપણે જોઈને તો ઘણી એમ લાગે કે અત્યારે સારું છે આવી રીતે કુળ વધુ દશા થાય ધૂતરાય મહારાજા બેઠા છે દ્રોણાચાર્ય કૃપાચાર્ય આ બધા મોટી મોટી હસ્તીઓ આવું કોઈના ઘરમાં થાય કોક તો વ્રદ્ધ બોલે કોઈ બધા દ્રૌપદી ને એમ છે પાંચ પાંડવો છે મારે અર્જુન એટલે નામ પડે ત્રાસન ધ્રુજે વાત સાચી પાછું જો આટલું કીધું છે એટલે અર્જુન છે એમ થઈ જાય એમ નથી અર્જુન કઈ સામાન્ય નથી પણ છતાં વિકટ ઘણું છે આ કઈ ભીષ્મ સામે દ્રોણ સામે એમ બધા લડવું કરવું એ સામાન્ય નથી પણ છતાં એક વસ્તુ કઉ બધા હતા ખરા બધાને અર્જુન જુદી જ રીતે પહોંચી એવી શક્તિ હતી છતાં કઠણ ગણો સમજવું હવે સમજાવવા જાય દ્રૌપદી ને મનમાં બળ છે કે મારા પાંચ પતિ એક પતિ હોય તો બળ હોય સન્નારીને અને આ પાંચ પતિઓ આવા મને કોણ અડાડી છે લઈ જાય છેવટે ભીષ્મ દાદા તો છે જ દ્રોણાચાર્ય છે આ બધા તો મારા વડીલો છે મને શું કરવાના છે પણ જયારે એમાં એમ બોલ્યા દુર્યો દુર્યોધન કે દુશાસન ઓઠ એને નગ્ન કરી નાખા ભર સ્વભાવ ત્યારે એમાં કરણે તાપસી પુરાવી છે હેસ્યા કોઈ જત ક્યાં બધા આટલા બધા બહુ ગમુક બોલીએ ત્યારે આપણને પણ બોલ પાંચ પતિ છે ને કેવી સતી ને કેવું લાગ્યું છે કેવું અપમાન હશે અને આ બેઠા છે અને ભીષ્મ દાદા બેઠા છે અને એમાં એમ થાય કે દુશાસન ખેંચી લે સાડી અરા કલ્પના કરીએ તો જો રૂવાડા બેઠા થઈ જાય આવી વાત બધાની વચ્ચે દુશાસન ઉભો થયો છે પૂજામાં હજાર હાથી નું બળો દુશાસન ને એક હજાર બળ એ જમાના હાથી આજના નહીં એક હજાર હાથી નું બળ ભૂજામાં બળ દુશાસન ને ઓડી પકડવા જાય છે હરી એક છે અરેમાં જુદો ના જાણો જરી એક છે હરી એક છે ઝપટ થી એને ચી क्रोध दुशासन करी भीष्म अरेठा जो करी हे क्छे हरि कछे अपन हरिशिवाज कोई जेना पर बड़त बता हेठा मोठा ज्या कोई बोली सकता नहीं बधाई बंधाये એના કારણો જુદા છે ભીષ્મ કઈ ન તમે તમને ખબર છે જોતા હતા ખાલી મુઠી વાળી હતી ને ભીષ્મ દાદા આ દ્રશ્યના સાંભળ્યું ને આમાંથી જેમ તરબૂચને નીચો પાણીની ધાર થાય ને એમ રક્ત ધારો વહીતી ભીષ્મદાદાને આ દ્રશ્ય કેમ વડીલ કેમ આટલી મર્યાદા વાળો શીલવાળા પુરુષો ની વાય એમાં આ થાય ખાલી આમ આ જોઈ ને સાંભળી ન શક્યા ઉઠી ન આ મુઠી દબાવી આમાંથી રુધિર ધારો વહેવા મળી ભીષ્મ દાદા આ વર્ણન છે પણ શું કરે એમ પગે પડીને કીધું કાલ જે કાંઈ સભામાં થાય ને તમે એક શબ્દ બોલતા ની મારા હમ આવા બાંધી લીધા તા કે આને બીક ઘરી ગઈ એ આખી મહાભારત ની ભવિષ્યવાળી વ્યાસ છેલ્લે એને કીધું હતું કે તારા એ છે ને ભયંકર યુદ્ધ થવાનું છે ને એમાં તું વચ્ચે તું હોય છે આ ધર્મ રાહુ ગભરી ગયેલા રક્તપાત થવાનો છે લડવું જ નથી એટલે ઝૂકતા મા પાડી કોઈ હિસાબે એ દુર્યોધન કેડો લડાઈ જ ન થાય ને એટલે કોઈ હિંસા જ ન થાય પણ જેમ હા પાડતા એમ થઈ રહ્યું તમે જોવો કે આપણું ધાર્યું થાય ના પાડી હોત તો ન થયું હોત ક્રોધ દુશાસન કરી વિષ્ણુ ને ગુરુ દ્રોણ બેઠા અરે મોઢા હેઠા જો કરી છે હરી એક છે અરે એમાં જુદો ના જાણો જરી એક છે પાંડવનારી ત્યારે બહુ નામી હવે આવી બની વારે ધાજો વિઠલા હવે એ ધ્રોડો દ્વારા ના ધણી એક છે હરી એક છે અરે એમાં જુજો જાણો ના હાજરી એક છે હરી એક છે પણ મારો પવન વેગે પરવરી પવન ની ગતિ આવ્યા ગોવિંદ ગરુડ માથે ઈ ગોવિંદ લાયા ભાર સાડી નો ભરી એક છે હરી एक जुदो ना परि साड़ी, साड़ी छूटी गई नगन करने खेची राय सा, सतीय साड़ी पर हरी त्या तो ત્યાં તો નવા જ રંગ ની સાવ નવી જ સાડી દ્રૌપદી અરે એમાં જ ના જાણો જરી એક છે હરી એક છે દુશાધન ખેંચતો જાય છે બીજી ત્રીજી ચોથી પાંચમી શકુની ગણે છે છાડે સારી હારી હે કે નારી પડી ગયો પણ દ્રૌપદી ને વાંકો વાળ પણ થયો નહીં કામ કોણ આવે એ બસ મેસેજ એજ છે કે હરી સિવાય આપણું બીજું કોઈ નથી પ્રભુ તમ વિના મારું કોણ છે પંક્તિઓ યાદ રાખ્યા જેવી છો રોજ પ્રાર્થના બોલવા જેવી છે ભાઈ હું તમને કઉ છું ખરેખર પ્રભુ તમ વિના મારું કોણ છે પરિવાર તમે મા બાપ છો સંસારના આધાર છો મારા પ્રાણ તણા તમે પ્રાણ છો પણ હરિ નું બળ રેતું નથી એ આખા ગામના સૌજી મેતા એક બાજુ કાર્તિકી વડતાલ નો સમય આવે સહજાનંદ સ્વામી ચરિત્ર ન કઉ ત્યાં સુધી મને અમી ઓડકાર ન આવે આખા ગામના એ સૌજી મહેતા વડતાલમાં કાર્તિક સમય મન વારે વારે વર્ષે વર્ષે કાર્તિકના સમયમાં સુણવો એના ચરણ સ્વર્ષ કરવા એ સાધુડાઓની સેવા કરવી કથા સાંભળવી એ મૂર્તિને આંખ થી અયામાં ઉતારી દેવી ઓહો આ ખેતી કેમ જાવ એક માં વિધવા હું એકનો એક મુકી જાઉં શું કરું અને ત્યારે જ મોલાત મોસમ બરાબર પડે એમાં આ વર્ષે ભાઈ બાજરો વાવેલો આખા વર્ષની એની જે મૂડી ગણો ગરીબ બ્રાહ્મણની એજ અને એ વખત ના ઓજતનું પાણી પીન લીલી જાય ફૂટી ગયેલી અને આખા ઊંટિયા ગરકાવ થઈ જાય તો કળાઈ નહીં એવા બાજરા એ વખતે થતા આપણે જોયેલા છે તે તો કેવા થતા સ્વાદ ક્યાં છે બાજરાના રોટલો તમે ખાતા કપાસ ખોળ ખાતા હોય એવું લાગે આજે એવું થયું ઓયલા લીલોણી બાજરા તમે જો ઊ ગરકાવ થઈ જાય એવા બાજરા બબે હાથ મોટા મોટા ઢુંડા અને તસી તસી ને બાજરો ઠાકોર જે ભરેલો એક ડુંડું પછાડો પાલી બાજરો ખડ ખડી ને પાક ઉપર આવી ગયો છે એક બાજુ કાર્તિક મારે કાર્તિક સમય માં મારે વર્તા જ અરે અરે બેટા તું જાય મારા મારા પ્રાણ મને ગમે પણ આ બાજરો પાક્યો છે હું ગઈ ઢી આ જીવન મૂડી અને બાજુમાં ભાવરનું આખું ગામ બેટા તું કઈ નઈ પ્રભુ નથી કાર્તિક રાજી રેજે હરિ બળ રાખે આ જે છે ને આપણે કઈ જવું હોય કથામાં જવું હોય સત્સંગમાં જવું હોય પૂજામાં જવું હોય મેં એક હરી વગત આપણે પૂછ્યું નામ તો નોસમ હોય ત્યારે નથી થતી મોસમ એટલે ખેડૂતને જે પાકનો લણીનો રીપનો સમય આવે ને હાર્વેસ્ટિંગ ત્યારે ખેડૂત ને ક્યારે ભાઈ ન હોય હાર્વેસ્ટિંગ કઉ પછી બાજુ બાજરે પછી આ કપાસ ને જીરું આ તો સ્વામી હાઈલે જ રાખે પણ હવે હું કરવું પડે ને એટલે આ આ છે પેલું આ જે થવું હોય થાય ઓછું પાક ઓછું ન થાય થાય એવું આપણામાં આપણે કેટલી તૈયારી કરીએ ઓછું મળશે તો ઓછું ચાલશે પણ મારે કથા વાર્તા સત્સંગ પૂજા પ્રાર્થના આપડે તો અવાજ તો આવીએ છે ના આમાં હું ઘણા ઓળખું છું હતરસે ને હાથ મેલી આવે છે સત્સંગમાં કથામાં આવે છે બીજા ઘણા એવા હેસે ભાઈ હા સગવડતા હોય તો કયું નવું કઈ દેવાનું છે પણ ક્યારેક તમને સાત લીધતા હશે ને આ અત્યારે આપણે વાત કરીએ એમાં કોઈ સેજ અસર ચિનગારી આવી જાય જયારે દુઃખ નો પ્રસંગ આવે ત્યારે યાદ આવી જાય કે પ્રભુ તમે વિના મારું કોણ છે એક છે હરી એક છે કામ થઈ જાય હા એ તો ચકમકને લગાવે અરે દિવાસળી કઈ ચોમાસું ટાણું હોય તો ખડકે નથી પ્રગટ વાર લાગી જાય છે પથરામ કરે એમ બે ત્રણ વાર આમ કરે લાગી જાય ને એમ ક્યારેક સત્વ ગુણ હોય ત્યારે બાણ લાગી જાય એટલે ભાઈ આ છે બધું પણ એ આઘું કરીને કરવું એ બહુ હયબળ હોય તો હય બળ રાખો મને જવા દે જાઓ માવડ મેળા કી તો ગયો આને ચાંદ ભાવર અને બીજા ચૌદ પચાસ પંદરક જણા એ મુસલમાન ની બધા બેવાડ થઈ ગાડા બળદ ગાડા આ બધું કાપડા કપડ ને બધું બાંધવાનું હથિયાર લઈને બાજરામાં પહોંચી ગયા બધા ઢગલો કરીટા ચોફાળ આવે બહુ મોટા ચોફાળો ચોફાળ કે કાપડ નો મોટો ટુકડો એમાં ડુંડા નાખ્યો આખું ખેતર ભાઈ ચૌદ પંદર જણા રે ઉતરી પડે રહેતા હશે બળદગાડા લઈ આવ્યા એ બધા ડુંડા બાંધ્યા બાજરા બાંધ્યા કોટલા વાળા મોટા વાડા ચાર વાગ્યાનો સમય છે વડતાલમાં સહજાનંદ સ્વામી પોડ્યા તા પલંગ કરી સડાક દાદર નાખી દીધી ના જા ના બાજુમાં જાગતા હતા મારા પ્રભુની ઊંઘમાં કોઈ ખલેલ ના કરે ભક્તિ તો જુઓ મારા પ્રભુને કોઈ ઊંઘમાં ખલેલ ન કરે નાજા જાગતા હા મહારાજ માણેક વરણી માણકીને તાત્કાલિક હાજર કરો અરે મહારાજ પણ હા જાઓ દોડતા જઈને બે ઘોડી લેતા આવ્યા એટલે બીજી તું શેના માટે લાવ્યો અરે મારા પણ મોજડી મોજડી ની રેવા દે તું આલે આ ચાદર નાખી દીધી સ્લાન મારીને માણકી ઉપર સવાર થઈ ગયા અરે મહારાજ હું આવું છું તું મને પહોંચી નહીં શકે પણ હું તમને રેઢા કેમ મેં શકું અવાય ત્યાં સુધી આવજે બાકી પાછળ પછી માથાકૂટ કરતો નહીં સડસડાટ માણકરી ફ્રંક ટી મારી બહાર નીકળી નાજા જોગે પાછળ માણકી નહીં પાછળ ઘોડી દબાવી પણ પાદર આવતા આવતા આવતા આવતા આવતા પાછળ ગઈ ગયા હા કરી વિમાન ટેક ઓફ થઈ જાય અવકાશમાં માણકી ગઈ ફલ ફલ ફલ ફર રમવા મળે મારા બાપ આ ગયા ગયા ના જો ઉભો ગયો પલકારામાં નીકળી ગયા હા ત્યાં તો રસ્તામાં સંકલ્પથી સૃષ્ટિ કરનારો આ પ્રભુ એને શું છે અવકાશમાં પંદર પાર્ષદો પેદા કર્યા ત્યાં જ અમારો બોલ આવ અને ચાંદ ભાવર ને ઓલા બધા જોવે ત્યાં તો એક લુગડા ધોવે અરે બાજરો મૂકી દે તારા બાપના છે અડાઈ ને ભૂટી ને ભાગ્યા બળદગાડા ભગવાન દયાળુ લેવા જવા દીધા લઈ ભાગ્યા પણ રસ્તો ચિંતા ખબર પડે નહી લુગણા સહિત બાજરાના એમનામ રહી ગયા ખોટલા એમને બાંધેલા પડ્યા ભાવર અહીંયા મહારાજ પંદર પાર્ષદો સાથે સૌજી મેહતા ના ખેતર માં આટા મારે છે હજી આ લણેલો કોઈ લઈ ન જાય આ તો બધી પ્રજા રાંક કહેવાય પાછી આવે કોઈ લઈ લઈ જાય વિચાર કરો થયો છે ત્યાં સુધી હું થોડા મજૂર કરું અને બાજરો પ્રણીને ઘર ભેગો તો કરું અને મજૂર કરેલા રાતે માડી કઈ આવેલા એ બધા લઈ સવાર કઈ શિરામણી કરાવી અને એ બધા મજૂરો ને લઈને વાળી આવ્યા એ વાડી જે આવે મારી ચિંતા ન કરતા અમે મજૂરી નહી લઈએ હવે ધીરજ રાખો જે થયું થવાનું તો થઈ ગયું છે મારી મારી પણ મારું તો જિંદગી નું કયું એમાં મહારાજ માણકી લઈને આવ્યા અરે છે હા હા માજી રડાય નહી હું બેઠો હોઉં ત્યાં સુધી તમારે રડવાના આંસુ તમને ન સો પણ મારા વાલા થઈ ગયા સાફ નથી થયું પણ તમે પ્રભુ વળતા મને આવતા શિવાર છે આ બધો બાજરો એમ નમ પડ્યો છે હલો ગાડામાં ભરાવી મજૂરો પાસે લઈ હળિયામાં નખાવી દો ત્યાર પછી જ હું જઈશ એ બધો બાજરો મજૂરો લઈ ગયા મહારાજે માણકીને ફંકી મારી અને એ પલકારામાં વડતાલના પાદરમાં માં સહજ આનંદ સ્વામી વાત તો એ છે તાળો મળે નાજા જોગી આ મનમાં રાખે છે તેથી રાઈતી ગયા ક્યાં પૂછાય નહી એમાં બધા પાર્સદો નાજા જોગ્યા ને બધા છે મહારાજ આખા આવે છે આખા પીપલાણાના માણેકવાળી માણકી છે ચાંદ ભાવર પીવડાવવા માટે ઘોડા ઉભા રાખ્યા એ વખતે પાદર માં ચાંદ ભાવર આમદુ મામદુ બેઠેલા ચાંદ ભાવર જોઈને કે નથી આ રાયતુ વાળા નથી લાગતા આને મહારાજે માણકી ફેરવી રાયતુ વાળો એ હું રાયતુ વાળો પોતે અરે પ્રભુ તમે આ સૌજી મહેતા જેના નામની માળા જપે છે એ હું ભગવાન સ્વામિનારાયણ પોતે ચાંદાવર તું આવ્યો નેજરો અમારી પા ગાય જેવો થઈ ગયો પ્રભુ બાજરો વઢાયો એનો તો વાંધો નહીં પણ કાળા કામ ક્યાં સુધી કરવા છે મહારાજ જે તમે ભાઠા મારી ગયા છો ને આ બહુ સ્વીકાર કરે છે તમે સમજો ભગવાન માર ક્યાંથી प्रभु तब दीदी भाठा मारी गया चोरी करवा जाए थती थी हाथ हालता है बाबर तो हम चोरी नहीं कर बस प्रभु मारो उद्धार थे कर चोरी तो, तो करना तेना भाठा लग्या तो बीजे शु करो વ્યસન મૂકી દે જા તારું કલ્યાણ આવો સસ્તું કલ્યાણ દેનારો ભગવાન વ્યસન મૂકી દે અમે તારું કલ્યાણ કરશું ચાંદ પગમાં પીડ્યા વ્યસન નો ત્યાગ કર્યો અને સહજાનંદ સ્વામી આખામાં સૌથી મહેતા ને પલંગ આવીને બિરાજમાન થઈ ગયા આ સહજાનંદ સ્વામી આપણો બાપ છે આપડો એ સર્વસ્વ છે હરીનું બળ રાખવાનું આ ફળ છે બીજાનું આપણે કોનું બળ રાખીએ ભાઈ ભાગવત ની દેવી ગામ લોકો ભેડું થાય એક જ નાની વાત કરી દઈશ બધા લોકો સાંભળવા આવે ગામના દરબાર લોકો રસ લે બહુ એટલે દરબાર ને ગમે નહી પાછું નવું નવું અને વેરબાદી બુદ્ધિ થોડી એટલે આવ્યા કથામાં અમથા આવે નહી સીધો હુમલો કર્યો એટલે ભટજી હા કથા તમે કરો બાપા જો ગાદી ઉપર બેઠો હું જ કરું આ છે ને આ ટીલું કાઢી નાખો એ બધું ભૂસી નાખો કંઠી કાઢી નાખો પછી કથા કરજો આ ગામનો ધણી હું છું આ હોય ત્યાં સુધી કથા નહી મારે ગામ નથી અભડાવવું ટીલું કાઢી નાખો કથા કરો ખુશી કે બાપુ ગામ તમે બ્રાહ્મણ નું લો થયું બાપુ આ જાય નહી તમે કથા ન કરવા દો આ ઉતરી ગયા આ જાય નઈ બાપા આ કાપી નાખો ને પછી જાય એમ ઉતરી જાય હેઠો નહી મારા બ્રહ્મ હત્યા થશે ના ઉતરી જઈશ હેઠા ઉતરી ગયા ગામલોક તો પછી બી શું બોલે તમે પેલાની પરિસ્થિતિ જુઓ છો હડેડેડ હોવ બધા ગરભેગા થઈ ગયા વાત પૂરી થઈ થોડોક વખત થયો હશે ને આજુબાજુ ગામડે ક્યાં ગોપાળાના જ ફરતા છે એમાં એ ઓલો ગામધણી દરબાર જેને કથા બંધ કરાવી હતી ને એ સે જે કોક સંબંધી છે કે ના તે ગમે તે આવીને સ્વામી આ બધા સામે બેઠા એમ આવીને બેઠો એટલે કોઈ સ્વામીને કીધું એટલે વાત કરેલી ભોળાદમાં થયું છે એમણે કીધું સ્વામી આપણે ઓલી વાત નહોતી હતી ભોળાદમાં આપણા હરિભગત બ્રાહ્મણના કથામાં ટીલું કાઢી તો જ કરવા દો બધું બંધ કરીને આ બધું અપમાન કર્યું કાઢ્યું હા એ દરબાર બેઠા છે એમ સામે જા પછી હું કરું એટલે આગળ જઈ પછી ઓલા દરબાર દરબાર અહીંયા આગળ આવો તોડી મોટી મુશ્યું મને કઈ ક્યાં સ્વામી હમણાં આવતા આવતા જ બેઠા હતા એવું મોટું છે ગોપાળાનંદ સામે તો હા તમે હું બ્રાહ્મણ હરિભગત ને કથા બંધ તમે કરાવી હા હું ગામધણી છું તો હું કરાવું તમે બ્રાહ્મણ નું અપમાન નથી કર્યું તમે મારી વાત સાંભળો તો વ્યાસજી નું અપમાન કર્યું છે વ્યાસની ગાદી ઉપર બેઠા વ્યાસજીની ગાદી ઉપર બેઠા વ્યાસથી તુલ્ય તમે વ્યાસજી અપમાન કર્યું છે જમ ને હું એકલો પહોંચી વળું સ્વામી કેતો એક ને તું પહોચી ને બે મોકલીશ બે મોકલીશ જમ બે મોકલશો એક ને હું પહોંચી વળીશ એકને મારો ભાઈ પહોંચી વળશે સ્વામી કેશ પહોંચી વળીશ બે ને મારો ભાઈ પહોંચી વળશે સ્વામી કેતો હું આઠ મોકલીશ ચાર હું પહોંચી વળીશ ચાર મારો ભાઈ પહોંચી વળશે બાજુમાં એક જણો બેઠો હતો એ કે હવે શાંતિ રાખો આ જેટલા બોલ ને એટલા આવશે અહીંયા દરબાર અમારે તમને ન કહેવાય પણ જીભા જોડી ના કરો આ બોલ છે એમ થાય ભલે થાય સ્વામી કે જા આઠ જમ આવશે ભરી પીશ હવે આ તો ઉભો થઈને પીવા ગયો થોડો વખત ભોળાદ માં બેઠો તો અને આમ આઠ જમ દૂતા આવ્યા સ્વામી મોકલેલા ખાડ ખાઈ ગયેલા પણ આમ સીમાડેથી આવ્યા આમ આપણે વિમાન આવતું તો આમ આમ ચક્કર લઈને આવે ને આમ આવે તે ગામને પાદર કુએ કેટલી બહેરાઓ પાણી ભરતી હતી એને આ જોયા ગોથા ખાઈ ઉલડી ઉલડી એક આમ એક આમ ચીસે ચીસ બેભાન થઈ ગયો હોય બાપરે મરી ગયા ને પછી શું થયું તમે જાણો એ આઠે ગયા ઓલો બેઠો ને ત્યાંથી એમનું ઉપાડ્યું આવું આવું બને નહીં પણ આ સ્વામીને લીધે થયું એમનું ઉપાડ્યું આઠેય જણાયું પણ આખા ગામમાં કાટી કરી નીકળ્યા કાટી ને તમે ઢળડે મરેલું ઢોલ નો એમ ઢસડી અને કોઈ ગામ ને એ દેખાય અને ઓલો રાડે રાડ અને બે લાઈનો ચાલુ આ ભી બજારે આમ ઉભી બજારે થયો ગામના પાદર માં જઈને પીડ્યો ફોદે ફોદા થઈ ગયા આવડાવડા ફોદા થઈ ગયા અને વિખરાઈ ગયો મરીને ખતમ થઈ ગયો જમજુ તો લઈને એના જીવને વહી ટણી કરાય અપબલ તપબલ ઔર બાહુબલ ચૌથા હૈ બલદાન અપબલ ભુજનુબલ તપબલ ઔર બાહુબલ ચૌથા હૈ બલદાન સૂર કિશોર કૃપા તે સબલ હારે કો હરી નામ સુનેરીને નિર્બલ કે બલરામ સુનેરી મેને ભરપુર કે હું એનો છું એવું બળ રાખીને જીવવાની આ કથાનો સાર છે એને સોંપવું એનું બળ રાખવું તો આપણો ઉદ્ધાર રોકડો રોકડો ને રોકડો છે બોલો સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की सतत सारी प्रवृति साथे देवदर्शन माटे माटे सतत जोड़ेलाशो